સમજતા નહીં બોલું ક્યાં કરું મેથા હૈ જરૂર લે ક્યા વ્યથા હૈ મે સમજમાં નહીં કોશિશ કરતા હું લેકિ ઠીક હૃદય ભળી ગયું જાય છે ને અમારું શું છે આખું આખું હૃદય કુંબળ કુમ મળશે શું દાખ નહી પડ્યો વાણી હે હૃદયગમ હોય કેવી હોય એ વાણી તમારું રોગ કાઢી નાખે જે વાણી તમારું રોગ કાઢી નાખે કારણ કે હૃદય નાખે હૃદયગમ હોય વાણી બાકી હૃદયગમ વાણી ના હોય અને વાણી તો વિષંટા વાત કરાવે કેવું આ વાણી તો બધા સર્વસ્વ રોગ નાખે કેવું કઈ છે એમની મા અંદર હૃદય હજુ કોમળ રહી ગયું છે થોડું પાણી પાણી લાવતું છે ઉંમરે સારું જાતું કુરું રહે છે તું સારું નથી કે માત્ર બોલીએ એટલું આટલા કરી વાળી કેવી છે હૃદયગમ છે કેવી છે હૃદયગમ અને બીજું વતન વતન દળવાળી છે કેવી જે વાણી નો કોઈ માલિક નથી એવી વાણી છે કામ થાય કામ ના થાય માલકી વાળા વાળા થી એનું શુક્રવાર હિસાબ પેલા વાત લગી હા રેડિયો માર્કી વાણી હોય માર્કી વાણી હોય તો બહુ મજા આવે મજા મજા હું તે હોય સ્ટેશન ઉપર હોય ક્યાં હોય છે અર્જુન ને કૃષ્ણ કૃષ્ણોત્રી રૂપે ગીતા કૃષ્ણોત્રી રૂપે ગૌતમ અને મહાવીર એ છેલ્લા બધા સ્ટેશન બાકી આ પ્રવચન ને વ્યાખ્યા ને સાથે વાતચીત તો સર્વ ધર્માન પરિસ્થિત્ય શરણ સ્વીકાર્યા પછી પ્રશ્ન પૂછવા ને વાતચીત કરવાની રહીશ ક્યાં બરોબર બરોબર પણ એનું જ્ઞાન કેવા હોય લોકો બને કે છે પછી આગળ રેલવે જ નથી અને બુદ્ધિ જવા જવા ના કરે બસ બુદ્ધિ હેર કઈ નાખે પછી નિમે જાય કરતા નથી કરતા હોય તો બંધાય કોને કારણ બંધાય તો એ છે મહાભન નો મર તમે ચિંતા થાય છે તમે થઈ નથી ચિંતા ચિંતા કેમ થાય ભાવો એકલો હવે કઈ ચિંતા થોડી એવું દાદા ડોક્ટર વિજ્ઞાન કેવું સુંદર ચિંતા નહી ચિંતા રહી દસ હજાર જગત ચેન્જ થયેલા છે શું થયું મૂળ જગત રહેવાનું નથી આ કઈ નવી જગત દુનિયા ભરવાય મને સ્વાભાવિક આવી દુનિયા ના રેલી આ આવી દુનિયા બીજું દુનિયા થી હવે કંટાળી ગઈ છે એટલે બધા કવિ ગાતા નવી દુનિયા જય દાદા ભગવાન devi <tielly> chauke gunan nikadna gunan ekajna jai karata bhagwan jai karata bhagwan <tielly> navij darati navij duniya navij darati navij duniya આપણ અત્યારે ગાય હોય તો બધું બધાય દી ને પણ નવી ધરતી નવી દુનિયા હારી છે ને તો આ દુનિયા ખરો ખબર આવું કંઈ ગાય કે આ દુનિયામાં રહેવાતું છે તમે શું કરો છો મરી જાય હારું આમ તો કઈ બધા આવે ને કઈ મળી જાય હારું જીવન જીવા જેવું છે આ કલિયુગ છે ને એ કલિયુગ અંતર આ અંતરયુગ આવી ગયો છે શું આવી ગયું છે જેમ અંતરદશા હોય છે એવા કલીમ ને અંદર અંતર એવું આવી રહ્યો છે અમુક કાળ માટે અમુક મનુષ્ય ફરી વર્યા આખું જગત જોયું કહ્યું આવી ગયું કહ્યું આ દસેક વર્ષ ચાયડો મૂક્યા પછી દસ વર્ષ પછી ઘઉ ની ગુળ કરાય છે ટકા તો શું કોકરા માં ઘઉં ની ખુબ બજારમાં વ્યવહાર આવું જ કેવાય ને કે ઘઉ ની જ કેવાય ને કે આપડે કોકડે પૂછ્યા ના સીધું ના મોકલાય એટલે બીજું છે ઘઉં લાવે તો એ કોઈ કોકડા નથી એટલે આ ઘઉ કોકરા ચારી ટકા કોકરા અને ઘઉ ટકા જુદા પડી જાય છે જુદા પાડનાર કુદરત માં કુદરત લેશે દરિયો ઉતાર ફટાકડા ભોજ છેકડા અમેરિકા રશિયા વાળા જે ફટાકડા બનાવી રાખ્યા છે રશિયા પર નાખવા માટે આપડા આપડા વિરોધી પર તે કેવી રીતે વપરાશે ના થયા હવે ભાવ માર્યો હતો ને એ જ ભાવ તૂટશે આ દારૂ ફોન ભરા પણ ફૂટી જવાનું તમાર લંડન નામ લે છે લોસલ એકંદરે તમારે ઇંગ્લેન્ડ ને થકી જશે બાદ કે આપી છે બરોબર બરોબર જોર ચારે ગુજરાતીઓ થઈ ગયા તપાસ કરે કેતો આ મેં જાતે તો થાય મરાય છે મરાય નો દ્રષ્ટા ધંધું છે શનિવાર એટલે તમને એ જગ્યા જાય ઘટપટ નઈ કોઈ ઓળખંડ અમારે જગ્યા છે અત્યારે ઘટપટ ભાઈ આવો આવો આવો અહી બેસો ત્યાં બેસ શું ખર્ચ કર્યો કે હારું આપે ખર્ચ નથી જોવા પડ્યા નથી તમે મારા દિવસ પામો એટલા હાર નથી તમારી પાસે છે મારે કઈ મારે મારું આપવાનું છે મારે તમને ખોલી આપવાનું છે મને શું નુકસાન તમારી પાસે ને સુખ છે બધું કાયદ તો આપીને વધુ કઈ દેવાના તો આપી દઉં હાથમાં વર ના પૈસા બે રાખી દેલા છે ને એવી મુલાક છે એટલે વાર ના પૈસા હા હજી કાઢી નાખો સારી જગ્યાએ વાપરી નાખો ને ખાવા ત્યાં પુસ્તકો વાપરી રાખો ને હજી વાંધો ના અમે ટ્રેક વાંધના પી ત્યાં તમારા જેવાય કરેલા હતા તમે સરકાર ને દ ના થયા શું કહ્યું બરોબર કુદરત થી કરેલા નસીબ ના રૂપિયા એની કમાણી ના રૂપિયા ખોટું નાનું છે આમના વપરાયો હમણાં રૂપિયા કઈ ખોટા છે એટલે પેલા ઘર ના ભરવા માટે આપડે આગળ જેમ જેમ લૂટ લૂટ કરે માણસ કરેખા કરે ત્યારે માણસ કરેલા કરે ના કરે એવું ચાલે તમે નાખી જાય તમારો દર ચાર આખતો ઘર કરવા ચોરીઓ કરાવ એક ઘર નક્કી કરવો કે તમે હજાર તમારે અઢાર હજાર નક્કી કરવા માટે બધા કરવા અને કોઈ ઘર તમારો ધંધો ના ચાલે પૂરા આવો દેખા પાછા આવી નીચે જવાનું છે કેરીઓ સાઈ લાયા છે અને આ જોયું તેલ કે પછી પછી મેં કહ્યું હસ્તે ગયું ઇન્ક શું લીધું ભાઈ હિટ છોડ્યો એ કગરાત કરે જોયા પછી કગળી જોયા પછી કગળી લાયક ના થાય તને કેમ લાગે આટલું બધું બરકાશ કરવો છે એ મહાન છે ને પિતાભાઈ એમ નોકરી નહીં ના કરાવવા મળ્યો સલામતી ના રહે સલામતી સલામતી હોય તો આ સલામતી લાવે કેવો માણસ જનતા વીક હતી લડાઈ ને અને આગામી દર્શન છું હું એટલે અત્યાર દેખાયો દિવાળા રાજકારણ માણસ આખા નથી બહુ મોટું અઘાત જગત આવું આવું જગત નથી આ પ્લેન માં ફરી વળી એટલું જગત નથી એ કદાચ બહુ મોટું અઘાત અને બહુ ઊંડું જગત છે બહુ વિશાલ છે એટલું જ છે જગત સાયબીરિયા સાયબીરિયા ને બધા ફરી આયા દસિયા રસ્યા એટલું છે ઉત્તર માં દક્ષિણ માં ગુરા એટલું જ એવું નથી બહુ વિશાલ આ તો વન ઓફ ધી પાર્ક છે સ્વભાવ છે એવું એક બહુ શાંત શું છે સુધ નો સ્વભાવ છે અનેક જાતના રૂપો થયા છે દરિયા ના પાઠા પર એક લાખ કડા મૂકીએ તો લાખ માં લાખ ચંદ્ર માં દેખાય ગયા દેખાય લાખ ગ્રામ જ દેખાય બટાકામાં કેટલા જીવો એક મોટા મોરા રાજ હોય ને એટલા જીવ ત્યા એક બટાકા મોકો હા આ બધું ફીકરી ભાવે છે કઈ અને બિઝનેસ છે ધર્મ કયું રહ્યું નથી જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં બિઝનેસ છે કહ્યું નથી બિઝનેસ નો ધર્મ રાખજો મેં કર્યું છે પણ ધર્મ બિઝનેસ ના કરજો ધર્મ બિઝનેસ થી મુક્ત ઉતા ઉતા સંતોષ થઈ ગયા ધર્મ બુદ્ધિ બુદ્ધિ નાખી દે એવા સંતોષ થયા કહ્યું કે જેવો દેવસંત થઈ ગયા અને રામકૃષ્ણ પરમ હું કયા સ્ટેન્ડર માંથી આપડે દેખાય છે પહોંચી જવાના છે રમણ નરસિંહ આજના યો બધા હંકાર ના વધારે એટલે મારી પાસે આવે છે ત્યાર પછી અહીંયા કે દર્શન કરે ને ત્યાં શું થાય ચડો છે શું પૂજા શરીર પૂજા આખું શરીર પૂજા કરે તો બહુ સમજી જાય કે આ મારે યોગ કરે ત્યારે હું સમજી નથી ભક્તો ને મોક્ષ એટલે શું જ્યાં થશે નથી છે એક રામકૃષ્ણ છે રામતી આપડા મીરાબાઈ જ્ઞાનદેવ ચાંગદેવ બધા બઉ કરતો હોય થોડા ઘટ નું કામ માં ભક્ત ગેલા હોય ભક્ત કે રામ ગતિ નાદા ભક્ત આજે તેલ લાવવાનું લઈ આવો ત્યારે ફોન ની નોટ છે એટલે લઈ આવ્યો બગલું હું જાતે જઈશ સારું બધા સારું કે તમે જાતે રહી આવો પણ તમે આ ટુકડા ને શિયાળવાની છે અને તેલ લેવા મજો શું બુલી ગયો કેવો છે આ કઈ છે કે છે એવું જ થયેલું ને કઈ હા નથી ભગત ને એવું થયેલું ને કઈ નથી મેહતા નથી મહેતા નથી મેતા લોકો શું કહ્યું તબીયત બહુ ખરાબ હતી અને બે ત્રણ કલાક પછી ખરાબ થઈ જાય એટલે લોકોએ શું કહ્યું કે તમે બેટલા પર એટલે આ રામ રામ કરતા કરતા બે રહ્યા ભલા પણ પછી આ મન છે ને મનમાં તો કોંગે કરવાથી બસિક સમજે સમજે આ તમે તમે બે ત્રણ કલાક અહીં બેઠો તો કઈ કરું ગયા બે છોકરા મજબૂત થઈ ગયા કાકા ઉઠો કાકી ગયા ગયા ઉઠો કાકા થયું બાજી મનમાં રાખવાનું મનહર રાખવાનું કે છે તમારી બાકી બધા ઉપર મારા તો ભાઈ હા ગેલા બોલી બધું થયું ભાગી બિર્યાની મનમો રાખવા મનમોર્યાખું એનાકી ના રિયે કે છે એનાકી ના રિયે કે છે એનાકી ના રાય અનાથી ન રયું હે પ્રગતિ ના રાય એ ગેલા હોય મુને વધારે ગેલા હોય એનાફ દે હેની એ તો બોલ વેને ઈ સાહી સુકોર ના હોય કેતી ગેલા કે બટા બસ કેલા હોય બસાય જો આવરત નંબર કેલો હેળા ના આવતો અંતર અને જ્ઞાની ગેલા જ્ઞાન બહુ ગયા મનમાં બધું થયું આ વાત બહુ ખોટું થયું તો હું નાટક કર નાટક છે આ નાટક કરવાની જરૂર છે ઉપર પ્રેસ રહેવાની જરૂર જગત માં અને હું નાટેક જ કરીશું આખો દર નાટેક કરીશું આપને સમજદારી છે બીજી પછી એવું છે નહીં નથી શાસ્ત્ર વસ્તુ નથી શબ્દોમાં નથી કારણ કે શબ્દો આત્મા નથી શબ્દો તો થોડુંક છે આત્મા સુક્ષ્મી રીતે કર્મ કર્મ ના સા પાણી શરૂ થાય અને તે બરફ શરૂ પાણી સ્વરૂપ તો બરાબર સ્વરૂપ જાય આપડે નાસી જાય નાના બરફ નારા થાય ભોગવે હવે તમારે બરફ સ્વરૂપ ગયેલો આ દાદા ભગવાન આ છે બોલે છે તે નહિ હું નહી બોલે છે ત્યાં કરશું હું પોતે જ્ઞાની પૂરીશું આમ લોકો ને આ જ્ઞાન મળે એવું એવી ભાગા છે અને મારું જોડે કરતા ના કરવું પડે શું કરવું તો સભા અભિપ્રાય માંગે છે અભિપ્રાય છે આજનો તમારો શું અભિપ્રાય છે આગાય દીકરી મારો અભિપ્રાય આવો જાય શાંતિ બિચારો આપે આપણે બધા બોલાય એના કરતા વેદાંત મારી હારે જ નહીં એટલે જવા કે મારી પાસે બહુ એટલે નિર્ણય થઈ ગયા આવું જોઈએ મારી બાળ બા રસ્તા પર કોઈ રસ્તા માં ઉપર હોય નઈ દુઃખી પડ્યો હોય ને એની જતા હોય છે અરે આ કેટલો દીધી છે એનો કર્મ કે કર્મ ભરવા મળે એક રૂપિયા વધાર ના આપેલું ઘાટી હોય એને એક રૂપિયા વધાર ના આપેવા બે વાળા પચી પચી બચ્યા છે તે બધા બચ્યા છે એ બધા લઈ જાઉં ગયા હવે આમ થઇ ગયા બધા નિર્દય જોયા તમે ભાઈ જૈન ધર્મ દોષ નથી આ લોકો જૈન ધર્મ નો સિદ્ધાંત આવો નથી શું કે છે द्रव्य दया थे करजे ना भाव दया तो राया राज्यार्थ है भाव दया राज्य पुरुषार्थ है तो भाड़े उड़ी गए ना कर भाड़े उड़ी गए પછી બીજું ઓછી લાભ થાય હવે જાણે જેવું કે ઓછી બુદ્ધિ હોય એટલે ભારત ચાલુ ના હોય ગરીબ હોય એટલે આપણી ભાઈ ચર્ચા પણ હશે હોય તો પછી અઢાર રસ્તા ના પડી જાય તો આપડે કઈ અઢારું ભરી રૂપિયા પાંચ વર્ષે બોલ હેના જેમ છે આપડે બારી ખુલ્લી થઈ તો ખુલ્લી થઈ ગઈ ન્યાય છે બહુ મોટું કઈ દર્દ નથી બે માણસ સરસો થયું એ બધા યાદ આવે ગયા બધા નથી આવતા એના તરફ આપડે સરસોઈ કહ્યું કે પછી પાછી આવી એના તરફથી શું થયું છે સરછોડ આપીએ છીએ એમના તરફથી પાછી આવી છે એટલે એ છઠછોડ પાછી આવ્યું તો આપણું રિએક્શન કાપે ને એના સાથે ખૂપ જિરસ્કાર શું થાય એની તરફ વાગી આ બધું એજન્ટો બધા હા એજન્ટો કરે આંબેલી ઓડી કરે નાભા કબુતર નું એટલું હિંસક જાનવર છે કેવું છે કોઈ પણ દાણો એમાં જીવો ના ખાયલો બધા જાનવર ખાય પણ આ ના ખાય બરાબર એટલે હિન્દુસ્તાન લોકો બધા સમજી ગયા જાનવર ખાશે માણસ જી વાત ખાય નઈ એટલે કે આટલા બધા લોકો સમજણ મારા આગળ વધેલા એડવાન્સ પેલા લોકો આપડા ત્યાં નથી ખાતું માટે કઈક હોવું જ પણ એનો અર્થ એવું નહિ મનુષ્ય ને મારી ના કરો મનુષ્ય મારી નાખતા પણ એ આપણે આપી દીધો બધે રમા રમારે કહેવાય કોણ છે તારે આઝાદ આઝાદ નામ રાખ્યું આઝાદનું ઉપનામ છે આઝાદ એમનું ઉપનામ છે હાજા ઉપનામ ખરું પણ રમારેખર મિશ્રા એ બધું વાત બધી ખરેખર નહીં એમ બ્રાહ્મણ ઓકે અંતર સ્થળો હે આપણે બોડી છોલા હે छोले ऐसी अलग होकर आप सोचे की मैं कौन हूँ और अपने आप से पूछे और भाई <laughs> आई एक कविता बैठ रही उससे जापान के हाई को कवि कौन हूँ मैं कौन हूँ दादाजी वो पूछे आप कौन छोटी रमाकान्ड तो छोला है नाम है लेकिन आप हकीकत में कौन है आपका कंस है अध्यात्म हमने लौकिक हमने एक एक हूँ तो हज लौकिकारलौकिक तो समझोज नहीं हूँ अभी तक मैं लौकिकौकिक वो तो बहुत बड़ी चीज है આવું દીવો ચાલ્યા કરે લાય છે આ દિવા ત્યા દીવો નહીં ચાલે હું તો દીપક જો હતા અલગ થી મોટા પ્રધાન કરે અમારે એક સંસારમાં રહેવા માટે વેપાર કરવા માટે બુદ્ધિની જરૂર છે હા જરૂર છે નહીં સો મારી પાસે નથી કરે હું શું કરું બિઝનેસ કરના જો સમસ્યા હે એક બુદ્ધિ નહીં જ્યોતિષ વિદ્યા સાથી તો પણ જ્યોતિષ કોને લાગુ થાય કે જ્ઞાની હોય ને તેને જ્યોતિષ લાગુ થાય અને અજ્ઞાની જ્યોતિષ ખબર ખબર કેટલું સાતું જ પડે કેટલું ઊંચું પડે કારણ કે અહંકાર છે ડખો કરે એટલે જ્યોતિષ ખોટું નથી જ્યોતિષ વિદ્યા થોડી નથી જ્યોતિષ ને જાણકાર નથી અને જાણકાર હોય તો જ્યોતિષ હું એડ્રેસ થતું નથી કારણ કે અહંકાર હોય સરપુત્રાવ હોય છે એટલે આપડે વ્યવસ્થિત કહી દે વ્યવસ્થિત કશું આજુ પાસે નહીં થાય છે તે બિર્જા લખજો કઈ અમે બુદ્ધિ વગર ના જોયા રવિવાર ને બેઠેના આપણ બા દાદાજી તીન હજાર પરફેક્ટ બોલેગા परफेक्ट मोड ऐसी परफेक्ट मोड ऐसी झूठ नहीं बोल सकता झूठ बोल सकते हैं वो बहुत <laughs> सच्चा है कंप्यूटर जो है वो गलत हो जाए तो सब गलत हो जाए, गलत नहीं होता वो हो। आदमी गलत होता है, अरे ये दूसरी खूबी है कोई, कोई आदमी